અમુક એક થશે પાછા ફરી ફોટા પાડ્યા કરે નહી જયારે જ્ઞાનીઓ ઘટે ત્યારે અજ્ઞાનીઓ ફોટો પાડ્યા કરે જ્ઞાન્ય ધર્મ ની વાયર હોય છે પાંચ વાગ્ય બરોબર સમજમાં આઈ ગયા રિલેટિવ રિયલ બન કરવું છે એવો વિચાર આવે પછી શું કરવું હોય તો એટલે આ વિરોધાભાસ વિરોધાભાસ વિચાર થાય ને એટલા માટે બે બોલાયા એ પોતે જ ગુણાકાર સ્લેટ ઉપર મળે પાછું પોતે જ ભાગ્યા હોય ને જો પેલું કરવું હોય તો આ ભાવ ઉત્પન્ન ના થવો જોઈએ આ તો એવું છે ને સ્લેટ માં ગુણા કરીએ કરીએ બે ગુણ્યા બે ચાર પછી ચાર ગુણ્યા ભાગ્યા ચાર રહ્યું છે તારે સમજાય છે ને આ સમસાર એ ચાર પાંચ ભાગ્યું રહ્યું બે ને ગુણ્યા બે ચાર લાવ્યો અને ચાર ને ચારે ભાગી નાખ્યા એટલે આ સ્લેટ લખી લાવ્યો શું આપણે જો અહી જવું હોય ક્યાં રહે છે તુંગા આપડે માટુંગા જવું હોય તો પેલો વિચાર આવે માટુંગા જઈએ આવે એમ પછી ફરી આપડે વિચાર કરીએ ના નથી જવું પડ્યું માટુંગા શું ફરી થોડી વાર પછી વિચાર જઈએ પછી આપડે નથી જવું તો શું થાય આ રોગ ના દર્દી કેટલા હશે ઘણા ઘરો માલ જ આવ્યો છે એટલા માટે બોલાય કયો ગ્રહ હતું વળી આ હું કઈ ગ્રાહ આવું નથી બદલતા ગ્રહ તો અમુક હોય છે ના નથી બનાવી પછી ક્યારે ખીચડી બને નથી બનાવું બોલ ને બનાવી છે બોલ એક બાદ ઉપર આવી જાય ને બરોબર અમે તો દવાનું હોય અને ના દવાનું વિચાર તારે આવા દવા માં કિનારે લઈએ અહીંયા આવીશ ને આ ગયા નહી હા એટલે પાંચે જવાનું તો જવાનું એટલે અમે રુદિ ને મૃદુ બે હોય અપલખણ વાળ અપ લખણ વાળા માણી તમે ભૂલ સમજ ને થોડી સમજે એ એક ભૂલ ભાગે ભગવાન કેવાય એક જ ભૂલ ભાગી આવે ભૂલ ભાગે પોતાથી મહારાજ આપણે સમજણ કઈ મુશ્કેલ આવે ડુંગરસિંહ મહારાજ ને કોઈ ન તો જુઓ અત્યારે આમ કરતા હતા આમ કરતો નહીં કરે છે આપણે પછી એનું કડક ના બોલીતા શું થાય માવી ના પિતા ના પીતા બધા ચક્કરો ના કેવું કરે કઈ જાતના ચક્કરો મનમ પેલા સુધી આવે કહી દીધું દિલ્હી ના બાદશાહ છેલ્લા બાદશાહ શું કહ્યું છેલ્લા બહાદુર શાહ છેલ્લા બાદશાહ છો બહાદુર શાહ છે અમે લાયક નથી આ પાર્ટ ને હા બોલ્યા ને બહાદુર શાહ છો પણ આ ગાડી ઉપર છો જેમ કયું મારી થી પાર્ટ ઉપર છો છેલ્લા બાદશાહ બહાદુર શાહદુર પછી વળવું ના પડતા કે શું થાય તો શિક્ષ્ય કે વાત જઈ ને એને ભાવતું હોય ને શિક્ષક નિમિત્ત બધું જ વણાય કે છે નિમિત ભાઈ ત્યારે ખબર પડે તમારું વિતરાગી વળવા જાય લાગે એમના હિત માં હોય પૂછ્યું સાહેબ આપડે ત્યાં સાંભળવા આવે છે ને આ કેટલો બધો ક્રોધ કરશે કે આપણે નર્મત જશે ના એમ શું બંધાવી કે જે એનો લાઈન ની ઓર્ડર પોતાની જગ્યા એ રાખે ને વસ્તુ નહીં ગુસ્સા થયા હતા ઊંધું તો થઈ ગયું નથી બધા ની ખબર પડી નથી આપડે લગ્ન કરવું લગ્ન કરવું એ રીત માં તું વિચાર કર હા આપડા મંત્રો બોલજે અને દાદાની વિધિક્રિયા દાદા ને યાદ કર્યા કરે છે જેટલા વિરોધાપાત બોલવી એ જ સારા અંતરાય શું કર્યું એનું ફળ આપતા સુધી એ જમ્પે નઈ ને એટલે અંતરાય ચૂકવા માટે વિધિક્રિયાશું જલ્દી અંતરાય ચૂકે બે બાજુ આવે શાક ને કોણ લેશે તો પછી આપડે હું તને સ્ટડી કરવા ઊભી રાખું પણ આગળ કલાક દોઢ કલાક થાય તાર થોડું ખરાક બધું લઈ જાય રાખી શું કોઈ નો માલ પડી રહેલો નહીટલી વાર ઉભા ના સારો માલ પડી રહે તો વેચી જાય માર્કેટ માં બધું આ માલ વેચે આ દુનિયા માં માલ બધો છે હવે અંતરાય ના રાખે અને વાંચે ચિંતા કરવાની જરૂર નથી છે હંમેશા કઈ કોઈ છોકરી જન્મીયે છે તેના માટે આ છોકરો જન્મ નવો આપવો પડે એ જન્મેલો છે નહીં નથી એની કશાની વરજ કરવા જેવી નથી જન્મેલો છે ફક્ત ટાઈમિંગ ખૂટે એવું વિરોધાભાસ ના રાખે શું કરે વિચાર આવે અને જો વિરોધાભાસ વિચાર આવે નઈ તો દાદા તમારું પ્રતિબંધ આ રોગ જગત ના લક્ષ્મ જ નથી ને કયા રોગ થી આગાડું જગત ના લક્ષ્મ જ્ઞાનીઓ દેખાય એ રોગ ના પરમાણુ જે કાર્ય કોઈ નિર્ણયાત્મક વલણ ના આવે અહંકાર સહી ના કરે તો તે કાર્ય બાજુ પર રાખવું પ્રશ્ન રૂપે ગણાય એવો પ્રશ્ન કર્યો મહિનાઓ થયા પણ એમને એટલે બધી વિચારો પણ કાર્ય રૂપે નો આવે અને વિચારો માં આવે ધંધો કરવો સમજાય તો એક જાણ કરો પછી ગરીક માં આમ થાય ગરીક માં એના પાછું ભાગસો છે તો વિચાર એવું આપણે સામાન્ય દ્રષ્ટાંત પણ એના પછી બાકી નહીં સમજાય પચી લાવવાના જવાનું કે આ માગે આ કઈ નથી ને કીણું આપ્યું કે નથી કીધું આપ્યો બેન પૂછ્યું એટલે શું એક રસ થાય કરીએ સંકોચ નો આરોપ બહુ ભારે છે પણ આ તમે ટૂંક માં સમજાવો એ સ્વાસ્થ એટલે આપના એવો સંકોચ કિર્ણ છે સંકોચ કે ભેગો થઈ જાય તો કમ્પાઉન્ડ થઈ જાય થાય કમ્પાઉન્ડ થઈ જાય હા તો કમ્પાઉન્ડ નહી મિક્સચર છે શું છે મિક્સચર એટલે જ્ઞાની પુરુષો તો પડી શકે નથી પડી ના શકે કમ્પાઉન્ડ થઈ જાય શું ગુણધર્મ બદલાઈ જાય હા તો આ ગુણધર્મ નથી એવું વિતરાગો ગુણધર્મ બદલાયા જ્ઞાની પુરુષો બધું આને અરિયા વિદરાગી ભાષામાં તો બહુ મોટો અર્થ છે પણ આપ્યો બહુ થઈ ગયો સારી ઉંમર વચ્ચે તારે જ્ઞાન લીધા જન્મ થયા જ બે દાણા થયા કે ભાઈ એ લાગે છે હા અમારી ઊગા હાથે તો ગમત આવ્યો છે નહી લોકો ભરિયા છે હરગાવતી આવે ને તો બહુ સરસ તાર થઈ જાય લાભ ઉઠાયું એવું કેતો હતો દાદા આ ફૂકોપીઓ છો આ જ્ઞાન નહી આપેલું આ ફૂકોપીઓ છે આ ધૂળ માં કોઈ અસર નહીં કરતી એનું શું કારણ એને જ્ઞાન નહી આપેલું અને પ્રશ્ન પૂછેલો કે કિંચિત માત્ર ખરાબ હશે નથી તો મને તો બહુ ચીર છે કે પ્રશ્ન કરતો જય સત્વીદાન અમે તો કાલે વેલ ચડે પણ આ આ તમે ત્યાં પાન બધા તું ગઈકાલ બધા પાન ખવડાય બધા ખુશ થઈ ગયા ને આવુંગરસિંહ મહારાજ અને તે જ્ઞાન પામે બધા ખુશંબરી પણ આ પુરુષ કોઈ છે દરવાજા તોડ્યો ને આપડા અહીં સાહેબો એ મોટો કિલ્લો પછી લક્ષ દાદા ના આપશો આલ ઉપર એવી વિરાધના કરશે કે કલાકમાં આમ નહીં એ પણ ના સમજી પડે આ તો બે જણા બચારા કેરી લઈને પેલા વડોદરા ગયા હશે આપડે ચંપાબેન ચંપાબેને દાદા ની વાત કરી તો પેલી વાર તો કે કે એમને બઉ ના એ થયું કે ત્યાં અમે તો મળેલા કે છે પણ કઈ બઉ સમજ ના પડી કે બે ચાર ગવાયા ઉલ ઉમે કઈ બઉ એવું ના પછી અમે એક વાત કઈક જુઓ ત્યાં તમારે અને મારે અમે તમાર થકી કઈ કઈક કે છે ધરમ નું પામ્યા છીએ તો હવે તમે રહી ના જાવ એટલે હું તમને છોડ પાડું છું ચંપાબેન તૈયાર ગમે એમ કરો તમે દાદા ને લઈ આવો દાદા તો બઉ સરળ છે કે લઈ આવો કહે માવી ના બાપા એ બધા બેસી ગયા ના હોય માવી ના બાપ છો કોઈ ચડકાવ ના મળ્યો એટલે આપણું ચડી વાગ્યા નાદારી માં કયું ચક્કરો અટકાવો આ રેલવે કઈ કે જઈ રહી છે ભૂગર્ભ બેસી રહી છે બંધ કરું ઉલડો જો અટકાવો અટકાવો આ બધું કામ ચાલે છે આપનું કહ્યું નમસ્કાર છે મારા જે છે આપણું પાણી અનાજ નોક નલ હગાય છે ને એના કરતા બળફી વાળા નથી બળી ભરા ન કરે છે એક વાક્ય જ્યાં વાર નહી પ્રતિવાદ નહી ત્યાં ચાર વાદ સમજી ગયો નજ ત્યા તા કે છે કે ઉપાદાન નથી તૈયાર કરશે તમે નિમિત તૈયાર હોય તો ઉપાદાન તૈયાર નથી તમારી મહેનત ન કરવી શું કહ્યું આક્ષેપ નાખો મારા આશીર્વાદ આપ્યાન થાય એવું હા હા તો કઈ નાખ્યું અને પાછા જયારે ઉભું થાય ત્યારે ખબર પડે કે હા એમના ગુણ માદેવજી ના બોલી આ બાપ તમારા બધા જ ના બોલાય દાદા નું બોલાય ભગવાન શું થયું લોકો કે સાહેબ આ આપડે ત્યાં રોજ સાંભળવા આવે છે આ છોકરા પર બે બાપ બે ગુસ્સો કર્યા કરે છે કે છે એમની ગતિ ભગવાન કે છે કુંડ બાંધે છે આવું જ્ઞાન કઈ કીધું જતું છે શું સધીપુ નહીં બાંધે રોજ કરશે કુંડ પહોંચે છે એવું માલિર ક્યાં છે તારા કઈ જશે સદી બાંધે ક્રોધ શું હેતુ માટે છે એટલું જ જોવા માં આવે છે દ્વારકા માટે ક્રોધ હોય બંધાય તમને હોય નહી બહાદુર શાહ બાદશાહ નું નામ તો પડ્યું બહાદુર શાહ મહારાજ વાપર્યું દિલ્હી ના બાદશાહ છેલ્લા બાદશાહ છે કેલા માર્ગા ગાદી પર છે તરત બે જણા આયા પાછા ઉપાસકો આતલા આટમ શું બેલી ગઈ છો મત મત રાખે કે અમે બીજો કઈ કદી શું કહે છે દરરોરો દરરોરો દરરોરો ઓલો ઓનું હશે પછી મે સર આપડે કઈ કેમ બંધ રાખ્યું છે સરખા આ લોકો દૂધ આપવા જે લોકો કેવું લડકા ખાય છે બરકત ના થઈ રહી મા કેટલી બધી સરસ તૈયારી હું છું સ્થાન માં બેઠા છો એવી રીતે એમની સામે કાલે દાદા બેસી લે એમને પેલો ઉકાળો બપોરે ચીવડાવતા તો એને ના હું અહી નઈ ઉઠું કે છે પછી તમારે એનું હોરાવાનું શું થશે તો કે નહીં કે એની શું જરૂર છે કે આ મળતું હોય તો આ સારા છે નિરંજન નારાજ આપણને જાણવાનું મળ્યું ને મહી કોણ દેવ છતા કે નિરંજન દેવમાં કોઈ છે રૂબરૂ મળ્યા તાત્મા બાપ માં નઈ નિરંજન દેવ હતા શીખવાડવાનું તો છે ને ના આવે જ્ઞાન અપાઈ જાય તો મારે પાંચ લાખ મળી જાય એવું એ જાણે એમની ઈચ્છા એવી કે જ્ઞાન વેલા વેલ ટકા અપાઈ જાય એવું મારા ઈચ્છા એવી કે વહેલા વેલ ટકે જ્ઞાન મળે તારે હું શીખવું બધા કેવું તારા મારા બીજો રસ્તા દાદા નામ છે એ જાણે દાદા માણસ મારે સાડા ચાર લાખ તો ભલે ગયાર થતી પૂરું થઈ જાય પાંચ લાખ હા પણ આવું ઉપાશ્રય નહીં બેઠા બેઠા હોય ને આવે બતા દાદા એ કઈ ઉપાશ્રય માં ના અપાય તો પછી શોધખોળ કરી કે બંગલો છે એકાંત માં છે કોઈ નથી એમાં સાંજે ગયા છે ને સાંજે નારાજ સારા આપડે કોઈ વખત સતક રાખી લાભ થાય હા આપણને અનુભવ હરું કરવી હરું કરવી તો અમેથી જઈએ દરેક જ્ઞાન મહારાજ ને મળે અંતરાય બધા તું જ્યાં મારા જ અને અહી બાર કરીએ અહી નાનું મોડું થઈ જાય અને મહારાજ રીતિ માં તો આગળ માં તમ આ બધા આટલી અડધી જ આપડે મહારાજ હતા અહીંથી અહીં સુધી આ બધું અડેલું હતું એક જ્ઞાન છે મોક્ષણ જ્ઞાન કોઈ ગુમા પાડે જ્ઞાન ના બુહો પાડે પણ એની ખાતરી થઈ ગઈ કેવું હજુ કેટલી ઉઠાવ બેન ના મધન તારા ના લાભ ઉઠાઈ ગયા છે પાકો તૈયાર કરે હા એવું અમે મારી ને કરીએ શું કહીએ કુંભાર ભાઈ પણ મારે કેવો મારે રાખીને બહાર મારે એટલે અમારી આવેલ પાંચરા થઈ જાય મારા જ પાછરા થઈ જાય નથી સારા છે ને લાગણી વાળા જય નો બરકત નહીં તો પ્રશ્ન પૂછે મારા સાહેબ કેટલો કરમ પ્રકાર નો સાહેબ સાહેબ કરમ ના તો કેટલા પ્રકાર કહેવાય પછી મારા સુધી વાતર થયું કોઈ છે મારા પેલા પૂછતા તમે અમને પૂછો છો ગેરવર્ષ માત્ર રાત્રે પણ અમારું આ ધ્યાન ધ્યાન એલ્યાણ આ બધું કલ્યાણ ની એક બાજુ પૂજો કેટલો વારવાનો પડ્યો પૂજો ના વારવાનો હશે તમને તાણ વાર માં કરી બઉ પૂજો મે તો પૂર્વ વિરાધક મેળવ આરાધક હોત ને આપડે નાખીએ પૂજો કાઢીએ પૂર્વ જીભાસ આખું જી બધું માલક થયેલું દોઢ કલાક માલ જોડે મોટા પાસ લાખ બની જાય કેટલા પ્રખર આગળ ના દિવસ થાય પણ વાતો કરાવ્યા હોય પણ ભૂલ થાય મથે નાખે અને પાછું પાણી પેટ્રોલ નું પાણી ખાવ્યું ના થાય રોજ રોજ આપણું પાણી કોણ કરે એના મનાય છે મહારાજ પામે જલ્દી